એકાંતિક ના કેવાય પણ એક પક્ષી એટલે શું સાધુ કે આપણે આ એક જ મોક્ષ માર્ગ એકલો જ પકડ્યો હા બરોબર પુણ્ય ભાગ બરોબર ભગવાન પેલું કહ્યું આપડે કોઈ ના સતત ધરણા ઉપર પ્રવાદ ઉભાતા નથી એટલે ચારવાજ ગણાય છે સમજતો આપે કહુ છે સ્પષ્ટીકરણ કર્યું છે केवल ज्ञान ज्ञान के संपूर्ण आज अरे बात है व्यवहार में काम लगे ये बड़ी बातों कारण के आवल ज्ञान कहेली बात है केवल ज्ञान ऐसी कहेली व्यवहार अत्यारुधी कही नीव ज्ञानी कहे आ बात कहे कही सके तो नवरात्र संपूर्ण विचरा घटा तो आ देश का न हो व्यवहार ना ઘરમાં બારમાં કોઈ ની જગ્યા ત્રાસ આદર્શ વ્યવહાર છે અને આદર્શ વ્યવહાર ઉપર નિશ્ચય રહે ખરેખર નિશ્ચિત રહે આદર્શ વ્યવહાર નું હોય તો નિશ્ચય શકે આદર્શ વ્યવહાર કાચ્યો હોય નીચે વળગી રહેવાનું નથી આ વ્યવહાર ને નહીં આ નિશ્ચય માટે જરૂર છે વર્ગી રહેવા નીચે પણ આની જરૂર છે આ કરવાની વાત કેવી રીતે થવાની વાત કેવી રીતે આવી એ છે આપડે જ્ઞાન આપ્યું હોય તો એના માટે છે જ્ઞાન આપ્યું છે એના માટે જતા આપડું અંદર નો જે વ્યવહાર છે અંદર અંદર નો આત્મા નો જે વ્યવહાર છે એ છે અંદર નો આત્મા નો વ્યવહાર એ આદર્શ એ કેવી રીતે જરા સમજાવો એ આમ ના હોવું જોઈએ એ વ્યવહાર છે હા બરાબર બાર ગુસ્સે થયા હોય છે આમાંથી પ્રજ્ઞા માંથી પ્રજ્ઞા માંથી પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા સુધારે છે પ્રજ્ઞા સુધારે છે જે વ્યવહાર એ આત્મા નો આદર્શ વ્યવહાર ખોક ગાયતો હોય તો એના દરફે વ્યવહાર मन देवार एक जरा आप आपके जरा मने आप समझातो पूछू रे ना, ना तो नो तो निकले तो करता है आप आप करी आप कहता एम मतलब जरा बर बता कि हमाने एनी असर एनी असर अने ने पे हमारे असर आएर लगे तय श्रद्धा मूर्ति लोग श्रद्धा श्रद्धा राखी न बैसी ए मुर्ती। मुर्ती। आ, ना पड़े आई जाए जाए श्रद्धा श्रद्धा तो ये आईए राख एक नानी पुरुष ना पुरुष को विलक्षणता शु हो राग द्वेश न होलक्षणता हमें राग द्वेश प्रश्न hmm. एवता है कसायटली रेखा मे कसाय के कसा कसाय देखाता कसाये એટલે જ્ઞાની પુરુષ વડે કોઈ ને વડે મારે તો નથી આને વડે મારે તો એ પેલા અસર મન ભગડે ની જેજે પણ પછી આ લોકો ને પા કલાક જો કહે તો કેવું જોઈએ હા એને કહીએ છે ને એની રસ કહેવાય છે પણ એ કચા જાહેર કરે મારી શક્તિ નથી બરોબર કહીએ તો અન્ય વર્લ્ડ માં કોઈ ને કોઈ કહ્યું જ નહીં હોય હું દાદા ની કરુણા પેલી વાર ભાઈ કે તે દિવસે હું દાદા કરુણા પેલી વખત સમજ્યો સારી વાત કર્યું હોય કોઈ કોઈ છે ભાગીદાર જોડે અમે પિસ્તાલીસ માસ ભાગીદારી કરી પણ એક મતભેદ નથી પડ્યો એક મતભેદ પેઢો નથી બરાબર પછી આપ કહો છો तय के मई मुश्किल अंदर मुश्किल तो खरी के नही कारण के आ दुनिया में मतभेद एट्ले के शूश्ली सामनो करवो हमें जो मतभेद नहीं तो मुश्किल कई मुश्किल कई वेटी आपे એવું છે બરાબર હે મોડું બગડ્યા સિવાય ન બરાબર એટલે ભાઈ મુશ્કેલી તો ગુસાય છે અહંકાર એટલે અહંકાર મુશ્કેલી મતભેદ નો હોય તો પછી મુશ્કેલી કેવી રીતે થાય ને સંસાર છે આમથી આય તે અતાડેવામ અટાડે છે छता मतभेद नही पड़ोद न पड़े न पड़े भैया प्रेम नही होते मतभेद हाँ प्रेम हो मतभेद ना प्रेम हो न हो आसक्ति हो क्या हो ન કેવી રીતે કરવું સહન કરવું સહન થઈ છે સ્ત્રી પૂજે બહુ ડબાણ થાય ને આખી સ્ની ઉછાય છે એટલે સહન કરવું એ જોખમ છે સહન ક્યાં સુધી કરી દેવાનું કે જ્યાં સુધી સહન કરી દેવાનું જે સહન કરી દેવા તાત્કાલિક સહન કરવાનું અંદર રે તો પછી નાખે થોડી નાખે હા કઈ પ્રોબ્લેમ આવે છે ઘરની બહુ સહન કરતા હતા ઘરમાં અમારું ઘેર હા સહન કર્યું પરિણામ પામે જ કુદર્યું આપડે સહન કરું પછી અને સોલ્વ કરી નાખું આ શું છે ને આ શું છે નહી તો સહન કરેલી પછી દબાય જ કરે તો બરોબર પણ દાદા જ્ઞાન પછી સહન કરવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી એવી રીતે ગોશાલ ગોશાલ તેથી મહાવીર થયા મહાવીર ક્યાં પણ હા ભગવાન સહન કરવાનું ના હોય સહન કરવાનું ત્યાગ ના હોય શું કહેવાય હા મોજા મોજા લાવવા નથી એટલે શું કેવા મા દર્શ ને ઓળખવાનો પ્રયત્ન કરું છું હું એટલે હું મારા હાથમાં ઓળખવાનો પ્રયત્ન કરું છું હા પણ હું તમે છું એક શરીર છું એમ બાપના છે બાપના છે બાપના છે તે લેવા માણિક લાલ છો ને માણિક લાલ અત્યારે માણિક લાલ છો ને સંસાર બહાર સંસાર ની બહાર જે આંતરિક એને જ ઓળખવાનો પ્રયત્ન કરું છું એને જ ઓળખવાનો પ્રયત્ન કરો કેટલા પ્રયત્ન કરો છો કેટલા અવતાર કેટલા એ મને ખબર નથી હમણાં અહિયાં આ અવતારમાં દસ પંદર વર્ષ થી પ્રયત્ન ચાલુ છે અનંત અવતાર પોતે પોતાનું સ્વરૂપ તપાસ કરે ખોલ ખોલ કરે પણ ધરતું નથી કારણ કે હું માણિકલાલ માણિકલાલ નામ ને હું માણેકલાલ છું તમે જે છો એ જાણતા નહી એટલે તમે જો નથી તો તમે આરોપ કરો છો હું માણિકલાલ છું માણિક નામ છે અને પછી હું બાપના છું બીજી રોંગ બિલીફ હું મારવાડી છું ત્રીજી રોંગ બિલીફ હું આ બો ધણી છું બિલીફ હું આ છોકરા નો ફાધર છું પાંચમી હા તો આ રોંગ બિલીફ એ તમે કોણ છો પ્રાપ્ત થવા ના દે આ રોંગ બિલીફ ને ફ્રેક્ચર કરવામાં આવે ત્યારે રાઈટ બિલીફ બેસે રાઈટ બિલીફ એ તમે કોણ છો રાઈટ બિલીફ બેસે આ અનાત્મા આત્મા ને અનાત્મા સાંભળેલું મેન એટલે એ જો કદી વિધિ પૂર્વક કરી હોય તો મે જુદું પડી જાય મે અને આ રોંગ બીલી બહુ બધી ફ્રેકચર થઇ જશે રાઈટ બિલીફે દર્શન થઇ જશે સમ્ય દર્શન થશે એટલે તલ્ય જ્ઞાન થશે આત્મા પ્રાપ્ત થઈ જશે એટલે કોઈ વખત એવું ટાઈમ મળે ફરી ઉતાવળ હોય તો મુંબઈ ચૌદમી તારીખે આવો વૈજ્ઞાનિક સંયોગો ભેગા થઈ કાર્ય થાય જેમ ટુ એચ ને ભેગા થાય પાણી થઇ જાય એમાં ઇન્દ્ર જરૂર નથી પડતી એ લીધા વૈજ્ઞાનિક સંયોગો ભેગા कोई भगवान कशु कर आप कश्मी नहीं आधी करें भ्रांतिजम से खाली अलग इिजम से रखे આત્માની નિર્મિત નું શું ઉત્તર આત્માની આત્મા આત્માની ઉત્પત્તિ ઉત્પત્તિ જયારે થાય ને એનો વિનાશ હોય આત્મા અવિનાશી છે એનો ઉત્પન્ન થયો નથી વિનાશ થવાનું નથી આ તો જેની ઉત્પત્તિ થાય ત્યારે વિનાશ થયા વગર રહે નહીં માટે ઉત્પત્તિ થઈ નથી અને વિનાશ નથી અને તે જ પરમાત્મા આત્મા સ્વરૂપ બની ગયો એ પોતે પરમાત્મા છે સંસારીક દુઃખ ના અડે એ પેહલી મુક્તિ સંસારી કોઈ દુઃખ અડે નહિ એ પહેલા માં મુક્તિ દેહ સાથે ની અને પછી દેહ ઉત પછી આત્યાંતિક મુક્તિ દસ અધ્યાપિકાની મુક્તિઓ એક જનક વિદેહ જેવી હોય બીજી મહાવીર ભગવાન જેવી હોય जनक विदेयी स्थिति महावीर भगवानी स्थिति बने एक भगवान आप जो वर्ण महावीर महावीर भगवान तो महवीर भगवान छह डिग्री वालू ज्ञान हाँ बराबर ज्ञान जनक विधेयक ज्ञान नहीं तो ज्ञा ज्ञान अपेलू એટલે અભાવ થયો મુક્તિ એટલે એવી જ એમાં જીવનકાળ મુક્તિ માં ફેર નહીં જીવનકાળ દરમિયાન મુક્તિ માં નહીં મુક્તિ પહેલાનો ફેર મુક્તિ પહેલાનો ફેર હા મુક્તિ પહેલાનો પેલું તીર્થંગર ક્ષેત્ર કેવાય ગુરુ એટલે આખા જગતનું રૂપ તો આખા જગતનું લાવણ્ય શું પહેલું હોય આખા જગત નું લાવણ્ય બે લોકો એવું સુખ ને એવું લાવણ્યતા ના હોય શું અનુકૂળ ચૌદમી તારીખે આવી જવાનો પોતે જ પતલ થયેલું છે આ પોતે જ થયેલું છે रोज आखे स्पष्टीकरण कल जो ज्ञान क्रिया विधि हाथी एनु स्पष्टीकरण जरा हमने समझाओ गई कालिक ज्ञान क्रियाविधि समझाओ લાઈન ઓફ ડિમાર્કેશન બિટવીન ચેતન અને જળ જળ ચેતન ની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી કાલે એટલે આવા ચેતન માં જળ ને બે ભેગા થઈ જાય નહી અનાધિકાર ઘણા કાર બધા એકાકાર થઈ ગયું હતું વ્રસ્તીઓ તે બધી સુટી પડી જાય એને ભેદ વિજ્ઞાન કે છે ભેદ વિજ્ઞાન થી એ આત્મા પ્રાપ્ત થાય ને તો થાય નહી બીજું કોઈ એવું સાધુ નથી કે એને આત્મા પ્રાપ્ત થઈ શકે ભેદ વિજ્ઞાન ભેદ વિજ્ઞાન કેવા હોય કે એમ બુદ્ધિ નો ના હોય બુદ્ધિ નો ના હોય બુદ્ધિ હોય આપ જે બોલાવતા હતા ને એક કલાક જે બોલાવ્યું એ કેવાથી શું ફરક પડે છે કે આપ બોલાવ્યા બોલા એનાથી શું ફરક પડે છે બીજા ફરક જ પડ જાય બીજા સર્વસે બધું નિરંતર પછી હું આત્મા શું રહ્યા કરે નિરંતર ક્ષણ ચુક્યા વગર પૂછે છે કે કેમ બને છે એ તો આપ બોલો એટલે ફરક પડે બીજા બોલે એટલે ફરક ના પડે એનું શું કારણ બીજા બોલે કેમ કરીને ફરક પડે બુદ્ધિ વગર નો જોઈએ બુદ્ધિ એક શબ્દ કોમ લાગે નહીં એ ઇમોશનલ હોય ઇમોશનલ કરે શું કરે એટલે બુદ્ધિ વગર નું હોય તો જ્યાં ત્યાં યુગ માટે ત્યાં યુગ હોય બુદ્ધિ એ છે તે અમુક જ હોય બાઉન્ડ્રી વાળી હોય અને જ્ઞાન એ બાઉન્ડ્રીલેસ હોય કેવું હોય એટલે અમારા જ્ઞાન ખરું બુદ્ધિ નહી બિલકુલ એ एक, ने। <laughs> एक, वा ने एक जरूर है 24 नही आत्मा बुद्धि जरूर खरी बुद्धि तो समझे खरी ओवा समझ समझवा હું જે બોલું ત્યારે તમે સમજી શકો ખરા ઓળખવા માટે નઈ કારણ કે કોઈ પણ રસ્તે મોક્ષે ન જવા દે અને સંસાર માં જ લાવે અને નફો ખોટ જ દેખાય કરે ન જાય તો નફો ખોટ નફો ખોટ નફો ખોટ નફો ખોટ પ્રોપિટ એન્ડ લોસ પ્રોપિટ એન્ડ લોસ દેખાયા જ કરે આત્માના દર્શન ઉપર કઈ ને કીધું આવશે ને બુદ્ધિ આવશે પ્રેમ આવશે કઈ ને કઈ તું છે પ્રેમ છે બુદ્ધિ છે એ આવરણ તો રહે ને આત્મા ઉપર ના એ આવરણ તોડી નાખ્યું ને મેં દરવાજ બાપ પત્ની ભૂત કરી નાખી પ્રેમ ની ફાયદો છે આત્મા એક કલાક માં સર્વસ્વ પાપો ભસ્મીભૂત થઈ જાય એક કલાકમાં દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય એક કલાક માં મન વસ્ત થઈ જાય સાયમ માટે મન વસ્ત થઈ જાય બધું એક કલાક માં આત્મા પ્રાપ્ત થઈ જાય આત્મ જ્ઞાન થઈ જાય કામ થાય કારણ કે ભગવાન જો ભગવાન પ્રગટ થયા છે આ દેખાય છે ભગવાન નહી આ દેખાય છે દાદા ભગવાન નહીં હું એમને દાદા ભગવાન હું નમસ્કાર કરું છું કારણ કે મારે ચાર ઓછી છે એમના કરતો એની ટેન્શન થાય છે પચાસ પોણો ભૂલો દેખાડે મને એટલે એ ભગવાન પૂર્ણ ભગવાન છે પૂર્ણ ચૌદ લોકો નો નાશ છે એટલે એના થઈ આ બધું પ્રાપ્ત થાય પછી નિરંતર જાગૃતિ વધે નિરંતર જાગૃતિ ઊંઘમાં જાગૃતિ વધે આ જે ચમત્કાર છે તે લોકો ને પોલીસ બનાવાનો ધંધો છે મારે ત્યાં મારે ત્યાં લગભગ પચીસ હજાર માણસો ને જ્ઞાન આપેલું હોય છે તેમાંથી ઘણા લોકો મને રોજ હજારે દાદા તમે આ ચમત્કાર કર્યો આ ચમત્કાર કર્યો મોટા મોટા ચમત્કાર કરો જબરજસ્ત પણ હું કઉ ચમત્કાર નથી હું કઈ જાદુગર નથી કે આ ચમત્કાર કરવા ગયા આ તો અમારું યશનામ કર્મ હોય યશનામ કર્મ એટલે એક જાત નું નામ કર્મ હોય છે દસ મળ્યા વગર રહે નહીં આ થયા નહીં તમારું ઉકેલ થઈ જાય એટલે તમે તમે દાદા એ કર્યું હા એવું નહીં એ તો યસ ભગવાન મળ્યો આ થતો હોય ને પણ દાદા નિમિત્ત તો બને એમાં નિમિત્ત ખાલી આપણે ઉપકાર માનવો જોઈએ અમે કઈક ના ઉપકાર માનજો તમારે માનવો જોઈએ એટલે આ ચમત્કાર તો જે વિજ્ઞાન લોકોએ ના જાણ્યું હોય જે વિજ્ઞાન હું જાણતો હોઉં એ તમે ના જાણતો એ વિજ્ઞાન તમને દેખાવ ચમત્કાર લાગે તમે એવી રીતે બીજી રીતે કે હાથ ચાલે ચમત્કાર કરે છે સાધના એવા વિપરીત દેવો છે કે એની સાધના કરે છે દેવો છે તે વાત માંથી ઘડિયાળ ઉઠાય નહીં મૂક્યા ભાઈ પણ ઓછા થાય નવું ઉત્પાદન દેવે ના કરી શકે એટલે આ બધી રીતે આ ચાલી રહી છે પણ ચમત્કાર જેવી વસ્તુ હોય નઈ એમાં ગુરુ આશીર્વાદ જેવું કઈ શકે એમાં ગુરુ આશીર્વાદ જેવું ખરું એમાં ગુરુ આશીર્વાદ જેવું ખરું આશીરતું આશીર્વાદ આશીર્વાદ તો ભાવ છે ને ચમત્કાર ના કહેવાય કે માણસ હોય ગુરુ અને આશીર્વાદ હોય એનો આશીર્વાદ ભલે બરોબર ઘણા ચમત્કાર થયા છે હા ગુરુ ચમત્કાર માનેલા છે કોણ છે રજનીશી હા જે હોય છે ચમત્કાર શા માટે કેવડાવે છે લોકો પોતાનું મહત્વ વધારવા માટે સમજ ને એ પોતે નથી માનતા એ પોતે નથી માનતા રજનીશી નથી માનતા એમાં એ આપણને ફોલો કરવા માટે સારું શું આપણું કામ ના થાય પૂર્ણ થોડા ઉચી ના થાય પણ એ સ્ટેપ છે એ સ્ટેપ ઉપર જોઈએ દાદરા પર ચડવું તો જોયે ને પણ ત્યારે મેળા પર ચડવું દાદરા પગથ જોડે ના લઈ જાય પગથા જોડે લઈને જાય તમે ગમતો હોય એ પગથે જોડે લઈને ના જવાય ને કે પગથા ચોડી જવા પડે ને ગુરુ તો માણસ મોક્ષ માટે અને કાયમ નો દુઃખ મુક્ત કરે પરમાનન્ટ દુઃખ મુક્ત કરે મરણ મરવાનું પછી રહે નહી પછી અમર પદ આપે રાખે આજ્ઞા આ કાળ માં આ કાળ કેવો છે કે આને કયું કયો છે વેદાંતિ અને જઈ રહ્યો આને દુષ્મકાળ કયો છે એટલે દુઃખ મુખ્ય કા મહા ગણા ઘણા ઉપાય પણ સમજતા ના રે એવો કાળ આ કાળમાં અમે આ વાડ આપેલી તો આ જ્ઞાન રહે નહીં આ તો બસ જોવા જુઓ તો કુસંગ કુસંગ ને કુસંગ એટલે કુસંગમાં સી રીતે વસ્તુ રે એ વાડ આપેલી અમે પ્રોટેકશન પ્રોટેક્શન આપેલું પાંચ આજ્ઞા રૂપી એટલે જાય નહીં અત્યારે ભગવાને ક્રિયા એ કર્યું નથી આ તો બધું સમજી ગયા વેલ ગઝરજ નિરંતર જ્યાં સ્મૃતિ માં જ બીજી વસ્તુ નથી ત્યાં સુ્યું એને દુખ આ માજી છે એ પુના છે દસ પંદર કલાક માટે ગયા તા તો રૂબરૂ વાતચીત શું કરે છે રૂબરૂ વાતચીત હું કરે છે દોડે તારે કોઈ કે છે આખી નું એ છે કે શું છે रूबरू आती है, के है? के कोई मन एक चमत्कार करे एक कोई बीजों को नके तो एक चमत्कार कहवा करे बीजे कोई करके चमत्कार नीद्या कहवा ચીકો આપ્યો અને ચીક્કો એને આત્મદારી લખવાનો કયો અને પછી પોતે દિવાશ્રી હરગાઈ નો કરવા માર્યા હવે દિવાશ્રી ને કઈ થાય નહિ છતાં પણ સિક્કો તો એટલો બધો અંદર ગરમ થઈ ગયો હાથમાં હાથમાં છોડી દીધો એટલે પછી મેં કહ્યું દવા ઘસી એ દવા ઘસી એટલે થોડી પછી એકદમ ગરમ થઈ જાય લોકો મુરખ બને શું કહે બે ચાર ખીર મને કરી બતા આ કાગજ છે ને કાગળ એ કાગળ ની આમ કઢાઈ કરીએ કઢાઈ અને તેલ રેડીએ અને હરે કાઢ ચૌદ મુકાય કરું મુકાય ના ના હું અત્યારે કરી આપું એ કઢાઈ મૂકી અને તેલ દેરી ભજિયા હું કરી આપું એટલે તમને બધા ચમત્કાર લાગે એ ચમત્કાર નથી વિજ્ઞાન છે શું છે વિજ્ઞાન તમે જાણો ને એટલે તમને લાગે હું વિજ્ઞાન જાણતો પછી આ તો ચમત્કાર લોકો દુરુપયોગ કરવા માટે લાભ ઉઠાવવા માટે સ્કીમ છે આ લોકોની જયારે ચિલોણવારા એ કહ્યું કે હું આટલા લાખે રૂપિયા આપવા ત્યાં સુધી કેમ બધા ભાગી ગયા લાભ ઉઠાવવા છે મને ક્યાં ક્યાં કરે ઉઠતા દાદા તમે આ ચમત્કાર કર્યો મારી સુખી ના મળ્યું તમે આશીર્વાદ આપ્યો તમે આ કર્યું તો આમ થયું એક જણાવ્યા મારી નાદારી નાદારી થવા રીતે આમ દાદા થઈ ગયો કે એક માણસ ની કરોડ રૂપિયાની મિલકત વેચાતી નથી ચબક નથી સારું તને આપ્યું છે મારું નથી આપ્યું ને હું તો અત્યારે નિમિત્ત છો મારે જે આમ કે એનો ભાવ પ્રદર્શન છે વિષયની બીક ના હોય આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે અમને ભીખ હોય સમજ ને જે પૈસો લે છે એ પૈસા છે વિષય ભોગવે છે એ વિષય છે આ જગત માં ભિખારી માણસો કે કમાય નહી નથી તેના માટે આ જગત ખુલ્લું છે શું જગત માં અમેરિકા પેલું ગુરુપૂર્ણમાં હતી ત્યાં બધા બેઠા હતા બધી ભોલાની માળાઓ ચડાવતા લોકો મુશ્કેલી અમે પાટી આપી દે તને શું કર્યું અમે કયો ગાડીએ હાથ ગાવી મારે ગાઢ પડશે ને હાથ મારે ગાઢ પડશે આ તો ગાયો બેસે પણ આ લોકો ના એ નહી ગાયો ગમતું નથી અમારી કારણ કે શરીરના માલિક અમે રહ્યા નથી આ મન માલિક નહીં રહ્યા આ વાણીના માલિક નથી કોની જો આપડી જોઈ કોણ બોલે છે આપણી સાથે બોલે છે કોણ હું તમને દાદા ભગવાન કરે ઓળખું છું એ હિસાબે હું આપને દાદા ભગવાન તરીકે ઓળખું છું એ હિસાબે દાદા ભગવાન બોલે છે તો દાદા ભગવાન બોલે છે તો આય પછી મારા ગયા નથી બોલશે એ તને જાણું દાદા ભગવાનને તને જાણ છે અને આ તને જ કરો આ તો બોલેલું બોલે છે આ તો બોલેલું બોલે છે આય બોલેલું બોલે છે આય બોલેલું બોલે છે દા કેવું છું હું મારું મારું સ્વરૂપ શું છે જ્ઞાતા દસ્તા શું વાણી બોલી રહી છે તે બધું જોવાનું તપાસ કરવાની એટલે આ ઓરિજનલિટી આપણે બોલે છે તમે જરા અહંકાર ખલાસી જ તમને ખબર પડશે નહી તો બુદ્ધિ સમજાય એવી વાત છે જો. કરી પૂછો ને તું ફરી બેન ને વિધિ કરાવી તમે સંપૂર્ણ રહે છે કે મારે તો બુદ્ધિ નો બૌ છે એમ છતાં પણ મને દાદા નું સ્પષ્ટ અને સારું રહે છે ચોખ્ખું નિધિનો જે આધાર હાથ ઉપર જ રહે ને વધારે હાથ ઉપર રહે છે આદર કરે બુદ્ધિ દખલ કરે બુદ્ધિ સારી હોય તો કરે બુદ્ધિ સારી હોય તો ઈ બુદ્ધિ દીકી તો સડકો કરે છે આવો તો નથી દેખાડ દે બધું પૂરું આ દેખા દે દેનું દેખા દે હા બધું દેખા દે સારું રહે છે ને ના દાદા બીજું આન્ંદર તો બહુ થાય બસ રહેલે મકર મસૂરઈ કાલવાનું ખાવાનું જોવાનું બધું હે એકલો ઘરે બોડન નઈ કાલવાનું ખાવાનું લેવાનું ખાવાનું પીવાનું એ મલે કે બધું ઈને જોયા જોયા જોયા પ્રગતિ ભરેલું ડા તો એનો માલ નીકળ્યો બુદ્ધિ ના હિસાબે બુદ્ધિ ના ડખાના હિસાબે ઝાંખું દેખાય બિંબત દેખાય ને ક્લિયર ન દેખાય तो हाथ एकदम क्लियर हो दिखाए हाथ क्लियर बुद्धि ए पी ए परिणाम तो बीजू क्या दिखा देखे गरीब दिखा देखिए एक चिंता न करा एक चिंता न रहे ન એ તો કે છે ક્લિયર રહે છે અને મને બુધો ડખો પણ ઘણો છે તો કેમ માંગવા ને ડખો ભલે સંસારમાં ડખો કરે છે ને ડખો કરતો અમે કેમ નહીં કરતો દાદા ની બાબત ના દાદા ના જ્ઞાન ભેગું ના થાય એમ કે દાદા ને જ્ઞાન માટે બુદ્ધિ ડાખો નથી કરતી એમાં બરાબર ઘણી વખત દાદા આવું કેમ બોલે આ આમ કે એવું બધું બુદ્ધિ રાખો કરે તમે કહે છે બોલ આ કે તું ટોપરી મારતો તો ટોપરી મારતા મારતા તોય તો ધ્યાન ધરું ને તોય અરે પાતો આ મેની જાસે દેતો બરાબર તો ભરવો ના પડે ના આ તો હું સીધા દાદા માથે કરી અમારે તો છે બોલવું પડે એને સારું લગાવવા માટે આપી રહી છે બને એટલું આપી રહી છે પેલો અહીંયા આવ્યો છે પેલો અહિયાં આવ્યો છે તો સ્થિર રેટ રાધા એવું કઈ ન બોલે તો સારું જેથી કરીને પાછું ભાગી ના જાય આવી